ખબર આવી છે કબી ના નથી એને ખુયા કરે હા એ તો દાદા નું કેવ ક્લેન છે દાદા પોતે ક્યાંથી નજીક ફેલ થયું એનો કેમ હોય દાદા આપડે સુંદર છે વસ્તુ અહીં બધા ગામડે જાય ગયું એડ્રેસ દાદા ને કયો પ્રોગ્રામ સાથે પછી બંધ ગયો નઈ આ લોકો કેવું પેલા લોકો સારી વ્યવસ્થા ના કરતા હોય તો આ લોકો બધા જાતે બધા ખી ન પણ ગાડી કુંકની ખબર ફેર નક્કી કરો કોઈ પરિસ્થિતિ બધા હરકત કરતા છે જ તો તમને પરિસ્થિતિ હરકત કરતા નહિ થાય અથવા જેવો ચિંતે એવો થઈ જાય આ પછી અરે બારે ત્યાં મળ્યા એ બધું કપડા લગતા અને પછી દજાવા તું હોય તારે એક જનવરી પાસે ગુરુ બોલી આવે કે અરે બાર સાહેબ હા ભેસ જાવ તમે અરે નાખે છે આપડે ઘા માથી કામ છે પાડી નાના કે બધું અને એમને તો ચામડી એવી જ થઈ જાય એ બચત થઈ જાય વિચારશીલ માણસ હોય તો એમાં ફરી દ્રષ્ટિ ના કરે આ તો અવિચાર છે કે આ બાજુનું વિચારાને હજુ વિચાર જ નથી આવતા કે આ શું છે અને શું નહીં તેથી તેમાં પડે છે વિચાર વગર વૈરાગ્ય આવે તો તે વિતરાગી જ છે જમેલા માણસને આપણે ફરી જમવા બેસાડીએ તો તે બહુ શરમાય પણ પછી જમે ખરો પણ તે શું કરે સાચું જમે ख गमे विचार अरे राटी थी जाए उल्टी थाय विचारताज यकू प्रतिक्रमण कायम करने जेव हक नु प्रतिक्रमण करे तो बहु उत्तम वस्तु कारण की छवटे जे वस्तु अपनी क्या सुधी आपनी विषय तो मिया बीबी राजी तो क्या करेगा काजी एवं कहवाये पर जी लाखों जीव मरी जाए वादो है लाखों जीव मरी जाए अतिक्रमण थे प्रतिक्रमण करो सुख लग्न करव जरूरी कारण के संसार એક જણ પોતાનું ચઢાવી નભાઈ લેવું બધા ઋષિ પત્ની એક બાબુ ને એક બે ની ઈચ્છા કરે કે આ પુત્ર દાન દાન જ આપવાનું બીજી પછી ને પછી આખી લાઈફ ટ્રાન્સિટ જેવી બધી કાર એટલે શેલ્પ કરવાની હોમ ડિપાર્ટમેન્ટમાં ખાવું પીવું જરૂર પડેર કરે બાર કમાઈ લાવે ખાવું બધું હાથે કયો રેવા વ્યવસ્થા કરેલી પણ એનો હાથ બધો બગડી ગયો अहंकार अहंकार विकारो कई कनेक्शन अनुसंधान अहंकार कनेक्शन कई निर्विकारे अहंकार निर्विकार અનેય કાર અનેય કાર દેવને કાર લાગેલા છે કાર શબ્દ કાર અક્ષરો દેવને લાગેલા છે વિકાર અને અહંકાર ગૌડર સની વિકાર વિકાર નથી છે એમાં કાર નથી છે ये तो तो <laughs> देव है? के निर्विकारे प्रतिनिधि प्रतिनिधि कई बात अहंकार थी जाए મળે છે એજન્ટ છે અને વિકાર વિકારગોલિક વસ્તુ ભૌગોલિક ભૌગોલિક રિપ્રેઝેન્ટેટિવ થયો ને આત્માનો આત્માનો રિપ્રેઝેન્ટેટિવ થયો ને હંકાર શું થાય જાય હંકાર શુદ્ધ હાથમાં લાગુ છે એમાં કોઈ પરમાણુ ના રે આ અહંકાર अहंकार क्रोध मान मैलो विकारे कनेक्शन खरुके नही विकार न अहंकार बराबर निर्विकारी नई सके એટલે અહંકાર માં હું કઈક છું એવું અહંકાર હોય છે હું કઈક છું શું છે તો પછી હું કઈક છું એટલે શું શું ખબર નથી પણ હું કઈક છું अहंकार तो करता आनो करता हूँ क्यूंकार तो તે કન્યા બધા પ્રશ્નોનો જવાબ આપશે કે લીડર તમારા કરુણા પર તો નોટ ઇન્સ્ટિટ્યુટ સેડિસ્ટેડિસ્ટ્રિચ ફેર ટ્રેન ફેર સિગરેટ નથી હું સુતા નથી રૂમ પર કદી રૂમ કાલે आगा। आगा। नहीं? नहीं? नहीं। नहीं। नहीं। एक जात ना आम कई कई सुखनी मान्यता आखू चलतु हो જે પણ थे थे के के विकारी बारि है आम संजो एहंकार तो अहंकार तो अस्तित्व प्रमाण अहंकार ना अहंकार <laughs> मूल आत्मा तो निर्विकारित અહંકારે કે રૂપ થઈ શકે છે અહંકાર પણ નિર્વિકાર થઈ શકે છે હું સુધાર્થ માં સંસ્કૃત થઈ ગયો સાહેબ મોક્ષ જ રહેશે छोक <laughs> <रसा पुछ> <laughs> रूप रूप ने नाम। रूप, रूप, रूप ए तू એટલે રૂપ વસ્તુ અને નામ વસ્તુ જેનું રૂપ આવે છે રાશિ ને હોય જો વ્યવહાર રાશિ માં બધા નામ પડે એટલે પેલા વ્યવહાર નામ સાથે પેલા રૂપ એનું આવે છે પેલા રૂપ આવે છે સિદ્ધ માં સ્વરૂપ રૂપ હોય સ્વરૂપ સ્વરૂપ રૂપ હોય ભૌગલિક સ્વરૂપ જે મારું થઈ ગયું છે ભૌગલિક સ્વરૂપ એને રૂપ કીધું સ્વરૂપ એ રૂપ કહેવાય પણ એ પોતાનું સ્વરૂપ સ્વ સ્વરૂપ અને પોતાનું માને તેને આ રૂપી છે ને પર સ્વરૂપ રૂપી કહેવાય અને આ અરૂપી કહેવાય રૂપી માને છે ને પોતે છે એટલે સ્વરૂપ કહેવાય ગ્રાંત સ્વરૂપ વાત કરજે ફાઇલ નંબર ટુ માન્ય એની પાછળ કારણ શું હોય છે પી ગઈ હોય છે એ બુઆ પીવા દે છે ને એ કઈ નઈ લાલચ પી જવા દે છે ને પી જાય પી જાય નથી ને <laughs> ઘર્ષણ નું આપે કારણ પેલું કયું ને વિષય ના હોત તો અથડામણ જ ના હોત વિષય ના હોત અને લાવવાની નહી પછી પીવાની વાત રહી લાવે તો પી જાય આપડે શું લાવજે <mutter pickup> <gitters> दागे दागे जगत शुरू संसार शुरू हो शुरू विषय मे मौलिक कारण विषय સંસાર છે આ બંધ દિવસ એવું થઈ જશે પછી કાબુ ના પછી કાબુ ના એક વસ્તુ એટલે જડતી નથી કે સમજાતી નથી હજુ પકડાઈ નથી એટલે કઈક જે એનું कई परिणाम एवं उभु स्टार्टिंग हम एनु कारण कई जड़तू परिणाम उखेड़ू तो फरी पास उभ फरी पमुक अमुक अहंकार न परिणाम था तो एक घा देखा बहुत एंड आ ग સા આનું એન્ડ આવતો નથી હજુ એમ રૂટકો ઓગળે એન્ડ દેખાય એમ પદ્ધતર નું તો આમાં કઈ કઈ અટકે છે એ ખબર નહીં પડતી હા બીજો દસો કયો ને એટલે એ કેવી રીતે દ્રષ્ટિ માં રાખું આવે છે એ સંયોગ કહેવાય વિચાર નો વિચાર આવે છે તે વિજય ના કર્યા એટલે જેટલા દોસ્તી કરે એટલા દોસ્તી આ તો બધા કઈ આ આ ના પાછળ જબરજસ્ત હેલ્પ છે शब्दा बता, आ शब्द बताने खातरी मखे इन अवाज थका विषय प्रत्ये अरुचि कई रीते था है? વિષય પ્રત્યે અરુચિ કઈ રીતે થાય પૂછે છે વિષય પ્રત્યે અરુચિ કઈ રીતે સિદ્ધર પાક કરી બે બધી ચબડી વાંચી સંક્ષિપ્ત પાયણ પારણ કર્યા કરે जा जा आ, जाने पेला आ, थी वो जाने। वो से। है छे समझाए छूटे એની ટાઈમ આવે બપોરે આવેંકાર હોય બધામાં દરેક દેહ માં બંધાય ના હોત ના બનશે ના પડે બે દેશ આપણે ખબર પડે હું જે સમજાવી બે દહી ની અવસ્થામાં જે કર્મ બંધાય એ આપણને ખબર પડે ના શું ખબર પડે ખબર નહીં પડે પછી એ વસ્તુ પ્રત્યે વિષય ની બાબત માં હતું કે જન્મ થયો ત્યારે કેવું એનું શરીર હશે પછી પાંચ વર્ષ પછી કેવું હશે પછી કેવું હશે અવસ્થા પછી જયારે ઘરડું હશે ત્યારે કઈ અવસ્થા હશે નાના જયારે હશે ત્યારે કેવી અવસ્થા એટલે શું કે આ કઈ અવસ્થામાં ઉભું થયું હરેક વસ્તુ આ વસ્તુ છે આ વસ્તુ છે કઈ અવસ્થા ઉભી થઈ એટલે માટી માંથી ઉત્પન્ન થયું એ બધા એટલે પેલું મેં કહ્યું નહી માણસ ને બહુ ક્યાં ઉત્પન્ન થાય છે તેથી અને તે બંધુ આ જે છે ને એવું જ એનો કલ્પના કાયમ માટે ખોરે શું કરે કાયમ માટે અત્યારની જ કલ્પના પછી ગઈ પણ શું થાય કલ્પના એ થાય ને બુ સ્વભાવ દેખાય કેવી હતી બાબત બેરી જન્મ્યા પછી કેવા છે એ અવસ્થા નઈ ખ્યાલ એથી આગળની વ્યવસ્થા પ્રોડ અવસ્થા પછી ગઈ પણ અવસ્થા પછી લખવાની વ્યવસ્થા બધા સુ પછી રાછડી કાઢતી બધા અવસ્થા ભારતીયો ખરી રસ્તા બારતી અવસ્થા જોવાનું બેન મૂર્ખે અ પછી અને પેલા જેને ખ્યાલ હોય આ બધું ત્યારે વૈરાગ હોય એ વૈરાગ શીખવાડવો ના પડે શીખવાડવો ના પડે શીખવાડવા ના પડે લક્ષ્મરે છે આ વાત બહાર ના હોય અહી આવી ગપોટી જાય આવી વાત ગપોટી જાય નાશ ના કરવામાં આવે એ તો આપડે સવાર માં કીધું કે જે જે કઈ વૈરાગી કારણો જીવન ઉત્પન્ન થાય છે તેને જીવ ઢાકી દે છે ના એની પર માટી નાખી દે એને મરણ નો વિચાર આવે છે ને પેલું એ કરે નહી ના એનું અન્વેષ ના કરે એનો વિચારણા ના કરે કરેલો ના પેલું તો મેટલા વિચાર ઉત્તર થાય બધા વિચારો દાદી કરે માઠોડ ના મો ઉત્પન્ન થાય છે એ તે વખતે મો જે ઉત્પન્ન થાય છે તે મોહ ઉત્પન્ન કેવી રીતે ન થાય એ તો અવસ્થાઓ બધી બતાવે અવસ્થાઓ જે જુએ એટ અધુ અવસ્થાઓ જુએ તો કેવી જોઈ છે કે માસ ગધી નહીં એટલે એમ નહીં દાદા એવરેજ માણસ ને આ મહત્વનું છે પણ દાદા એકલી ટાઈમે અવસ્થા ના જોવાય પણ આ વસ્તુ જો ખ્યાલ આવે કે આવું આવું છે એ વિચાર કરવા તરફ જો દ્રષ્ટિ જો જાય ના એટલે દાદા તો ખાનારું કે મંસાહાર કરનારું કોઈ ગધું નહીં બરોબર અને ત્યાં એ જાગૃતિ રહેવી જોઈએ જે સાઈઠ મે વર્ષે જે બોલીએ તે એક વાત છે અને પચીસમે વર્ષે જે બોલીએ તે એક વાર વાત છે પચીસમી વર્ષે બોલવું જેને જોતી વખતે ચલાપની છે મન મન બુદ્ધિ ને પોતાની પોતાનું તો કઈ રે એ જ નહીં નહી જડી બુ બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે ભાઈ ચોવીસમે વર્ષે આ વિચાર યાદ રાખજે એ કેવી એવી જડીબુદ્ધિ આપ બતાવો કે ચોવીસમે વર્ષે પણ અમને આવા વિચારો એમ કે બીજા ને કહી શકીએ કે જોઈ જાય ને એના ઘણા બધા છે મને કાગળ આવે છે કે તમારા મારું ઘણું કામ કરી નાખી દે વિઝન કહેલા ઉપર વિચાર કરી નટુભાઈ કે આ હિસાબે બધા વિચારો ને દાબી દેવા સારો ખોટો જે કોઈ વિચાર આવે બધા વિચારો ડી દેવાનો વિચાર આવે એની પણ માટલો નાખવું છે એ કે મને દાદા ના જવાનો વિચાર આવ્યો તો મારે એના પર માટોડી ડાબી દેવું એટુકા માટે બહુ મહત્વનું છે એટલે એના કાર્યકારી છે ને જ નહીં હું શું કેવા મારો છું છોકરો સુધી એવું કરે નઈ આપડે દાદાજી કીધું કે કાર્યકારી વિચારો જે હોય તે ના દબાય એ કાર્યકારી વિચારો કયા દબાય નહિ આ જે દવાના છે ને જે જરૂરિયાત કાર્યકારી જે બનવાનું છે એની પાસે ના દબાય નહીં દબાય હા તો આપો એવા વિચાર આવે ને એટલે વિચાર દાદીગા રીતે મળી આવે કાર્યકારી જેઝન કેટલાક આગળ આવે મારી પાસે બીજો કોઈ થગો આવે તો આપડી આપડી મોહ તૂટે તો જ મોહની ઉપર કથરા પડે છે તો આ વસ્તુઓ બધા આપણને સ્પર્શ થતી નથી આપણે ભાવ ભાવ ઇકોનોમી એક માણસ રાજી ખુશી કેરીઓ ખાય અને નારાજી થી ખાય ના ખાવું પડે એના જેવું થાય એટલે એમાં ભાવ રહે નઈ ભાવે આપને અત્યારે કઈ આટલું બધું લખ્યું કેવી રીતે પાલન થાય એમ છે પેલું ચોપડી માં બધું આખી ચોપડી આપશે નટુ કાકા પૂછે છે કે વצલા વצલા વિઝન ના રોકી પાડે અને સીધો છેલ્લો વિઝન માં જ પેસી જાય તો એ 25 કેની એના કરતા 35 કરી હતી સર એ 25 કેની એક ક્લાસ દીકરા દે પહેલા જીદતમાં અમારું કરતા થઈ જાય પછી આગળ બેસી સમકે थोड़ा आगे नहीं, नहीं पहुंचे पहलो विजन <laughs> पहला विजन पहलो विजन नहीं आग ना पहलू थे पहलू सीट थी बीजु सीट थे અવસ્થામાં અવસ્થામાં તરમાયા હતા એનું નામ સંસાર અને સ્વરૂપમાં તરમાયા નામ નો અવસ્થામાં તરમાયા પૂ રમતા પૂલ રમણતા હું જ છું ભી છું હું વકીલ છું આમ કમ તેમ રમડતા સ્વપ્ન અવસ્થામાં રમતા જાગ્રત માં જાત ધંધા પર ગયો ધંધામાં તમને આકાર શું ને ધંધા ઉપર જમવા માં તમને એટલી બધી આપડી અવરચંદ અવરચંદ અવરચંદા કેવાય એના સ્વરૂપ માતરમાં રહેતા એનો આત્મરમણ થાય એમ હું શુદ્ધાત્મા છું એ ખ્યાલમાં રહે મા શુદ્ધાત્મા છે ખ્યાલમાં રહે મા નુકસાન કરે તો એનો શુદ્ધાત્મા પણ ન છોડે એ નથી કરતો આ એ નથી કરતો એ નથી કરતો એ તો મારું ઉદયકર્મ એમ એના નિમિત્તથી થાય છે શુદ્ધ નિમિત્ત પોતે કરતા નથી કરતા નથી એ ક્યા એટલે પછી જગા દાખવ દીધો શું ગુણાકાર બધું વિતરાક પણ એ નતું જરા બેસું પણ કર્યું નિર્દોષ શબ્દ જે મૂક્યો કે નિર્દોષ દ્રષ્ટિ જો હોય તે બરોબર બેઠું વિતરાક શબ્દ જરા ભારે છે ને ના વિચરાક બોલાય ને વિતરાક બોલાય ને સમજાવવા માટે બોલીએ સમજ બોલી ને સમજાવવા માટે બોલીએ વિચાર બોલાય ને પેલા વિચાર વિચારની કિંમત જતી રહેતી રહે